આપણે લખમાં લખમાં હોય ને એટલે શુદ ઉપયોગ એ લક્ષી જવાય ભૂલી જવાય ત્યારે પાંચ હજાર હું કઉ છું પણ પચાસ હજાર વાર થતું હશે પર્યાયુ થયેલા છે કેવું થયેલું છે આત્માના પર્યાય એટલા અશુદ્ધ થયેલા છે તે શુદ્ધ થયા કરે પછી આપડે જાણીએ કરીએ એટલે શુદ્ધ થયા કરે સમજ ને પણ આ બધું જે થઈ રહ્યું છે ના ના હવે જાગૃતિ છે દાદા હજુ તો છે માલ માં કઈ બઉ ફેરફાર નથી થયો પણ હવે છે ને એવું છે કે આપણી જાણ બાર કઈ થતું નથી બે વસ્તુ કામ કારણ કે હવે આપડે તો એક છેલ્લી વસ્તુ કરવું તો આવી ગઈ કારણ કે અમારી પુરસાદ નથી આ બધી અમે ધારી નથી કેટલી બી ઈચ્છા હોય એટલે આપણે દાદા કોઈ પણ પરમાણુ હવે બગડે જ્ઞાની પુરુષ નો આત્મા એ જ પોતાનો જ્ઞાની પુરુષ એજ પોતાનો શુદ્ધ આત્મા છે તેથી કહ્યું કારણ પોતાનો સ્પષ્ટ દેખાતો નથી પ્યાસુરિયા સ્પષ્ટ દેખાય છે બે આપણો આત્મા અને તે યાદ રયા કરે એવું કીધું કામ થઈ ગયું ને એટલે હું એમ આપની પાસે માફી માંગી લઉં તો એ પ્રતિકારણ કેવાય ને હું અંદર અંદર ઘરે માફી માંગી લઉં છું જયબા મને ભૂલ દેખાય મારી સારી માફી માંગલ અંદર જલે મને મારી એક ક્ષણ પણ જે ભૂલ દેખાય મને ત્યારે હું કોગે દાદા બગન મારી આ ભૂલ છે હું માફી માંગુ છું પછી ઘણલા લાંબુ પ્રતિકારણ કરવાની અવસ્થા રહેતી ન હતી એટલે પ્રતિમાન થાય શું હોય ને કેટલા મને ભૂલો એવું લાગે છે દાદા ની પાસે આવીએ તો બધું ધૂળ ધાણી કઈ નાખે જોવા જોવા થી કેટલા ઉડી જાય ખાલી દર્શન કર્યા ને તેની સાથે કેટલા ઉડી જાય બધા એક સ્ટેશન પર આવી ગયા તારે જાવ હજારતા હોય તમારે કઈ દેવા પાડી નાખવા ભેગા તો જગત ના લોકો થાય ના થાય બઉ ન્યાય થી છે જેટલું બોનસ એટલે બોનસ એટલી ડબલ આપી દે કેવું બોનસ બોનસ બધું હોય કે આપણું લેટગો કરો પામે જ નઈ બોનસ ના હોય તો હાથમાં હોતો હાડે કોઈ દેખાય માં રહી હાથમાં હોય છે એક કલાક માં તમારી વાર વાત ફાઇલો ઘટી ફાઇલો ઘટે તો કામ થાય આપડે નક્કી કરવાની ફાઇલો નિકાલ કરવો સંભાવે એટલે થયા કરે